વકીલ હંમેશા વકીલકુર હું જવાબદારી વાત તમે ફેંકે જ રાખો છો બસ વાવે ચાલી અને પછી તો કેમ આમ બરાબર ચલ નથી પૂરતી હું શું કરું લગી જોઈ કે नहीं है मत बोलती हबड़ा लोग कहते मैं तो बोल जाए મારી વાત જીજ્ઞાસા હોય જીજ્ઞાસા ને એ પોતે કઈ છે એ ભાન ઓછું હોય તો થાય જીજ્ઞાસ બઉ મોટું ભાન ને સાયના સાંજે ના માલિક નહીં મન ના માલિક નહી વાય ના માલિક નહીં ત્યાં હજાર સંસારમાં દરેક કાર્ય કરવા માં નથી પણ ઈગોઈજમ કરો ને તે કાર્ય ગરબર સફળ થતો સીધું એમાં અને જો કાર્ય કેવા થાય આજુબાજુ આવે અને જે દરે ઊંચા ઊંચી કેસ કરી હોય તે દુસાઈ એટલે આજ ને રહી પછી ધન્યા પછી ગણું રાતે કોઈ ગાડી વીર ખરા આપી દે એ તો ફોડા આપું એટલે આપી દઉં ત આપી દે પૈસા આપી દે છે ગુનેગાર લેનારે નહી જાય લૂટી લઈ જાય લૂંટલા ગુનાઓ નહી બે એનો ગુનો હે લૂટનાર બે બં બો ગુનો હા તેનો ગુનો હતો જે લૂટે તેનો ગુનો જે લૂટી લે તેનો ગુનો હા આજે જાતે શીખેલા ન્યાય છે લૂટનાર ગુનેગાર છે Is is is is is Is it uh, It right uh, right, that that? Uh, that he he faulty, faulty? faulty. the robbery Who judge Mare that? yeah, kai si kai કઈ ચોપડી મને ખબર નથી કઈ ચોપડીમાં તેના આધારે જાણતા ka જેની કૉમન સેન્સ હશે જે અન્ડરસ્ટેન્ડ કરી શકે તે તો સમજી મને ખબર નહી ખબર નથી મને તારી તારી આગળ ગાડી ગઈ બે કેમ ભેગો ના થઈ ગયો તું ભેગો થઈ ગયો એવો મને ખબર નથી કેમ ટકા ભૂલ છે તારી એ જયારે આ જ્ઞાન સમજાવશે ત્યારે આ સંસ્કાર થી મુક્તિ થશે કારણ પેલું જ્ઞાન તો ગ્રાંતિ જ્ઞાન છે जय सा न्याय जा भगवान सातो न्याय साढ़ो गुनो तू तू पकड़ाई गये કોઈ બંદુક લઈને આવે સમુક લઈને આવે તો આપડી ભૂલ હા ધારો ભેગો થાય એ ભેગો કેમ થયો એજ સારું એ કોઈ કોર્ટ કોઈ સમજે નઈ એવું ભગવાન ની કોર્ટ ની વાત કરીશું પણ અત્યારે ઓછા જ કરવા હોય દુઃખ ઓછા કરતા કરતા આ દુનિયા આ દુનિયા મુશ્કેલીઓી જ કરી હોય તો રસ્તો આ છે ત્યારે વધારી રહ્યો છે આપે કહેલું ને કે કોઈ કોઈ ઉધાર પૈસા આપ્યા હોય તો આ બધા પૈસા જ નહીં જ નહીં ન્યાય સ્વરૂપ છે આ વખત જગત નો શેર જે અન્યાય થયો હતો શું એટલે જગત ની ઉપર થોડું ઘર થોડો જગત નો ન્યાય છે એ પેલો પકડા ગુનેગાર કે તારી પછી લઈ ગયું ને ત્યાં દે એવું બધું ખાતર છે રડે હે તને ઉપાડી થઈ અશાંતિ એટલે ભોગવે ની ભૂલ મેં લખી શું કહ્યું ભોગવું છે ભૂલ ભૂલતા સાસુર ને કારણ કે બધા જ આવું માને નહી એટલે એટલે વર્લ્ડ નહી માને તારે જો આ વર્લ્ડ ગમતું હોય તો એક્સેપ્ટ અને વર્લ્ડ ના ગમતી હોય અને બીજી વર્લ્ડ માં જવું હોય એટલે જે સનાતન સુખ જોઈતું હોય સનાતન સુખ જોઈતું હોય તો ભગવાન ને ન્યાય ન્યાયાધીશ માં બે ત્યાં ગુજરાત ને ન્યાયધીશું હોય હેલ્પ કરવાનું છે ના હેલ્પ નહીં કરે ને કાલ ની વર્લ્ડ નથી અત્યારની વર્લ્ડ છે કે આવતીકાલ ની જે વર્લ્ડ છે એ અત્યારે હેલ્પ નહી કરે આપ જે વાત કરો છો એટલે જે કાલ છે એ વાત અત્યારે મૂકવાથી હેલ્પ નહીં કરે અત્યારે હેલ્પ કરે અને ભવિષ્યમાં હેલ્પ કરે બને ભવિષ્ય એટલે અમે તમને ધ્યાન આપ્યું એમાં આવું પછી ખાય ને સમજાવે કે આ બાર વસાય છે વ્યવસ્થિત જ છે એટલે ફાયદો થાય નઈ નવો માટે વોટિંગ લોટિંગ તો મારો ત્યાં જ ના આવે વોટિંગ તો તારા મળે પણ જે મેજોરિટી કેવું પડે એમની સાથે રહેવું હોય તો જે મેજોરિટી કે આપણે કરવું પડે નેજોરિટી પડ્યા એટલે આપડે એક્સેપ્ટ કરવું પડે પણ અંદર થી આપડે સમજી આમ નથી આવું છે આમી પડ્યા દેખાવ શું તો કરીએ આપડે આપડે જુદો છે તું મુંબઈ ગયો છે આખી ત્રણ ડુમર છે તારા બેન ને ત્યાં સાડા અગિયાર વાગે તું ચાર પાંચ માસ લઈને ગયો પછી શું કે ખબર નહી શું કેમ આવો તો કે ખબર નહી શું કે આજુ તો આપડે તો એવું બધું નઈ થઈ ગયું પણ તને બોલાવે કે આવો બધા કે આમ થોડી થોડી થોડી થોડી આપણે ના કેસી હતી ત્યાં જ હોય કેસી આવો બધા પણ અંદર ખાને મનમાં થયું હતું અત્યારે કઈ શીમવા કઈ અત્યારે કઈ સુ કરવું છે કે ખબર દે શું કરવું છે મને ખબર નથી અત્યારે કઈ એવું કરાય બોલાયા પછી કેમ એવું કરતા લોકો એવું કહેતા છે આ કોણ બોલાવી આપણે બઈ વેલકમ કહીએ અને પછી આપણે મનમાં કંઈક આત્તર ક્યાંથી આવે એવું કરાય મનમાં એવો વિચાર ના એવું ન કરાય એવું ના કરાય આ બંદે જૂના કરે છે કે ફી છતા એ ઊંગા કરે લોકો એવું કરે છે ઊગા આ રાજા હારું છે કે આ રાજા એ પાડાવાળા ગામો બરાબર પુષાત નહોતું ઓમર એટલે કેથી હતી આ તો ભૂખ બગાય એટલે પાટ નવું નીકળે કર્મ માફી માંગી આખો વસ્તુ થઈ ગઈ અને પછી આપડે એમને ના કરવી જોઈએ માફી માંગી લે તારું બસ ખરા એકનું નામ એલસ્ટર એલેસ્ટર છે એક પછી બીજો ગ્રે બીજો છે ગ્રેસ હા પાસે બસ નહી કામની ભાઈ વાત કરી લગ્ન ચા પછી બીજી બસ આયે ત્યાં બોસ ભગવાન બોસ ખરા ખરા ભગવાન તું માનું માલું मानू? से से? मान। तो तो क्या है थी, ख़बन थी।, ख़बन थी। ख़बन। तो, तो खबर शब्द भगवान, हे भगवान हेल्प करे तमाम भगवान हेल्प करे तमने भगवान मदद करे बाबत એ તો તેઓ લોકો કે ભગવાન મદદ કરે છે ત્રણ વાત મદદ કરે છે કઈ વસ્તુ મદદ કરે ઘણી વસ્તુ માં નુકસાન પણ ઘડે મને મને? હું બદલી આવ એ તો મારી વાત ટિકિટ આપશે વસ્તુ ઉપર સાંભળ્યા હું શું રહું છું હું સાંભળ્યા ખબર કેમ ખબર નથી કેમ જીવવાનું એવું તો ખબર ના હોય એવું હતું મેં વિચાર નથી કર્યો કેમ જીવાનું મેં હજી વિચાર નથી કર્યો કેમ જીવાનું આપડે બધા જ કે મારા શરીર ને જરૂર પડે છે મારા શરીર જરૂર પડે છે એટલે કઉ છો મેન્ટે મળે બોડીને લાઈફ મળે એટલે ને ને આપણે તમારો કેટલા લગ્ન છે બેસે છે એટલે આપણે આપણે પણ લિમિટેડ માં બેસવું પડે છે आप कोई नहीं नहीं चलव पड़े चेन्ज थे नही तो ते चेज ना तो ते सर्वाइव नही थी सको वर्ड चाल चलव पड़े चेन्ज थे ಸರ್ವೈವ್ ನ ತવાય ಆಪರಜಿ ಜೀವೈ ಕೈ ಭಚಿ ಸಾತೆ چیکರೆ जे हजाम ವರ छे એમ आपले ಚೇಂಜ್ થવું پڑے ಆನಿ ಸಾಧ್ಯ ಏ ಪ್ರಮಾನ رہવું پڑے ನ ರೆತೆ ಸಿದರೇ ನಾ ಹೋಗ پڑے बाजू का खुण दे हि रे उपरे कोई एक्सेप्ट ना करे ना रे हे तो बिल्कुल शु? से दा आदेश उ आते खबर नहीं जाती दरे आजे सुहार छे काही तारीख छे मने खबर नहीं होती ना मारे नती कऊ छु जनरली कऊ छु के दादा काही होईते रेवायु छे ना टाटा लोकाकडे मारे उधार चालू था पण आजे બધાને જુદી જુદી વસ્તુ જોઈએ કોઈને આમાંથી આનંદ આવે કોઈને બીજામાંથી આવે કેમ લોકો જતા જતા છે એમ શું કારણ છે દુનિયા છોડી દેખાતું હોય એમને જવાનું એટલે તમારે જવું પડે તમે રિઝિસ્ટ કરો તો તમારું બને લોકો ચેક કરીને ક્યાં લે શોધે અને શોધવું જોઈએ આનંદ બધા શોધે અને શોધવું જોઈએ આનંદ થાય બધા આનંદ જ શોધે અને શોધવું જ જોઈએ પણ હોય તેમાંથી ને મેજોરિટી બેન પૂછે છે કે આવી રીતે કરે ભગવાન માં માને એટલે આનંદ મળી જાય ભગવાન માનવાની જરૂર નથી આનંદ ભોગવવાની જરૂર ભગવાન ભોગવી ભોગવો ભોગવો એટલે ભગવાન એટલે શું રવિવાર હોય ના હોય મજામાં એવું ના હોય કે લાઈફ ચાલે નહીં એવું ના હોય કે લાઈફ ના ચાલે આનંદ જેવું થઈ જાય તો જાય છે પરમાન નહી કેમ્પરરી જોઈએ કાયમ આનંદ મિશન જ્ઞાન આપે ને પછી ઓટોમેટિક તમને પૂછી એટલે જરૂર કરી અધિકાર ક્યારેક જરૂર કરી રાખવો પડે નેસને વીકનેસ ચાલી જાય ને તો તારા માટે લોકો ને માંગ રે મારે નાનો ભાઈ હતો કેટલી ખરાબ છે એટલે છોકરા બધા સંસ્કાર ખોટા પડે છે બધા આ નબળી સંસ્કાર ખોટા ના પડે પડે હે પડે પછી ના આવી જાય આ લોકો દુઃખ છે અભાવ થઈ ગયો તો સુખદ આત્મા સનાતન સુખ વાળે જમક્ષરવાય સુખ ની બહાર ના જાય ના રેજે ન પૂરેપૂરો લોણું છે લોભ એટલે આપડે તો આ કોઠા મળી ગયો પણ બીજાના કોઠા નું ભાગે આઈ જાય બધું તો આપણી પાસે વધારે થાય આપણી પાસે વધે બીજા ના કોઠા ઓછા થાય ને આપડી પાસે વધે એ તારી ગમે એમો સુખ માન છે કે સવાઈ રૂટી એમ છતા સવાઈ અહંકાર એગો આ નયન બહુ કમ છે બોલને થી કમ તો તો એકવાર વિદાય ક્રોધ જે છે એક બાજુ બાજુ ગમતો નથી જે હોય તો જ ક્રોધ હોય એટલે તાર જો ક્રોધ હું સ્મિતા છું એ જમ તારું નામ સ્મિતા છે હું ખરેખર સ્મિતા છું એ ગયો ખરેખર જાણતી નથી પદાની જાત તું ખરેખર સ્વીતા કાઢવા જઈ ગયો છે હું તો કઉ છું કે મારામાં ઇગોઇઝમ નથી હું તો એવું કઉ છુ કે મારા માં નથી ભાઈ ની કોઈ વિશ્વાસ કરો તો ઇકો આપડું જાય <laughs> एक कलासूम तो पे आई आप घर नो आप घर नो घर ना આપડે મશીન રાખ્યું પેટ્રોલ આપણે પોતાને બીજા શું હેલ્પફુલ થઈ સતવા ના ચાલી હેલો બબન હતા 1984 ફાઈલ થી લંડન થી આવે તેરા ના દલે આજ તો પણ દૂર છે ને બહુ ખારો પય તો બહુ દૂર ને ઓકે કેટલા કેકા છે આવા કેટલા કેકા છે એક કે તેને આધાર મા ભક્તિ જોઈએ છે હા એ પણ આપી પછી આધાર બાધા ને લેવા લોકો આધાર કઈ રીતે પછી અટકી જાય આપડે આપડે પણ જ્યાં સુધી દાદા માથે ધીંગ ધણી નો આધાર ના હોય ત્યાં સુધી બીજા બધા આધાર રહેવાના એટલે એવો આધાર મળે તો બીજા છૂટે ને દાદા આપડે આધાર થઈ ગયા માનસાર ઓ આધાર જીએનજી મને આદર સદિ આપો હવે કયા દેન કયા ઇબ્ને લાગો મોટી લઈ લાયલા છે ને લાગો મોટી લઈ લાયલા છે ને લાગો મોટી છે પછી મારી ના રોજ જાય પછી અહીં વાગ્યા પછી લાવીએ ને આપડે હા તેથી આ સર રિપોર્ટમાં આ જે જે તો થાય લગેવાગે પતિ ન આવ્યો કે તો ભગવાન પતિવાકે રાખજો લગેવાગે પતિમાં આવી જાય એ પતિ રોજ સહી ઓજી થઈ જશે તો કા સરે તો રહે નહી મારા ઓદાર કુછ આમે 516 32 3000 નો કેમ નથી દુકાન છોડી ગરે આ તો મેં વારિયા નહોતો હું હા હાલો ને મેને લેતો હતો હા કેરા મારું પેસું નહોતું હાથમાં જતો રે એમ તો આ આત્મા કરેલ અતરા આત્મા ખરો નહી ઈ તો તે કેમ દેતો છે જાવ સફરલો પા નાગો કે બેરે ઝઘડા થતા જ નહી તાળી ગઈ દેતા કેમ દેતો છે મને સાલ તો તો જવાનું નથી કરી લાઈક હે હા એક બીજી જેવું બનાવתי તો કે તું જે બનાવવાનું છે જે બનાવવાનું છે જ બનાવવાનું છે તો બસ જે તે ગરતું શું લઈ જોજો કાઈ નહીં કાઈ નહીં ના આ બધી વસ્તુઓ લઈ જજો તો તમે દબ દબત કરવા જોઈએ જેટલા દોરો હોય એટલા લઈ લેજો તો બંગ દે દબત કરી લેજો ને કેમ ન કઈ જાય છે પછી એ જાય છે તપાસ તો કરે એ તપાસ કરે આ બધા ધંધા કરી તપાસ કરી મા બાપ ગયા હતા ત્યાં જાય ને પોતાના કોણ ચલાવે છે બધું મિસમેજમેન્ટ કરી છે અત્યારે નાખવો <laughs> Everybody is ready yeah so ready ha to find the risk management happy is there is a personal happiness how jo you... <laughs> personally happiness how jo em badane to happiness how jo par tu you... kahe nahi hmm nahi toda joy nahi happy ne પાર્ટી માં જ નહી કારણ શું છે એની પાસે મેરીજ લાઈ છે ને મેરીજ લાઈ છે ને ખબર નથી કે આ તો અનુભવ દેખાય tartar કળો છે લોક સેલ કર્યા પછી આપણે ખબર ન્યુ મેડન ક્વિઝ સંસારન કે અંદર હોશિકા બદલ સંસાર વન ઇઝ ટર્નિંગ હોલ ધીસ યુનિવર્સ ઇઝ ધેર એનીબડી ગોડ હેલો મેરેક્લેસ્ટ ઓજીએ ઇસાઇડ સ્ટોરજી દરિયા ચડે છે એવું કરે છે ભગવાન કેવું ક્યાં રે એનું કામ કામ ક્યાં આવે જોડો કોઈ જાણતું નથી કોતું એટલે વેતમાર તો વિતમા એટલે ગિસ્ટ વેદરી એ વેદ ગિસ્ટન ગિસ્ટન કેગેસ્ટન સે નેક્સ્ટ એવરીવેર એવરીવેર એવરીવેર સંતાન કે આ બધી there well, will be a built toilet when he is everywhere he say no god to give firing you and where will you build a toilet there is no space no room for it boss may god there is a temple mandir bata bandicha મંદિરો મૂર્તિ